પત્ની રાખું છું અને બી કરી નથી છૂટ ના સંપ સંપૂર્ એ વિષય નો કંટ્રોલ રહી શકે મારે સંપૂર્ણ મારે સંપૂર્ણ હું તમે અભિપ્રાય જોડવા માંગુ છું કે આ ખોટી જઈશ વાંધો ના ભાઈ એ દીધા જોડી જવું છે મેલો કેલીક માર્ગમાં તો પડ ચાલે ને તા એ ના પણ મોકલીવાતું કેરે ને તો તૈયાર આય ના ને તો એ પછુ ના થાય પછુ મોકલી સમા થાય સાદર ગરંગ બગડતી નો હા એ હવે આપણે કરી શકાય હા કેવું એ સેટ કરવા માગે તો તો વિડિયો ન કરતા તીંધી પડી પર જાવું મજા આવે રો ના એવું ન દેયા મને એટલે આજ અમે લીસ થી કે રહેતા તમે પોતાને આગળ તો અમે તમે તમે બધા સ્ટેપ ક્યારે ટાઈમિંગ પડે આગલા સ્ટેપ ના દીકરા જવાના હું જાણું છું કે આજના કાળના જીવો બધા હોય તો હું તમને કઉ છું તમારી વાત હું નામી ગયો કે તમારો <humour> ના હોય ત્યાર સુધી મનમાં આત્મા નું છે પૈસા <coughs> ગયા તમે મોકલી જ અને કાકડીની જુટે તો આવો કુકે ના છોકું આ બધો બેટા આ કાકડીની જુટે તો આવો આવકાર કરીને જુટે આવને જો કે જો કેમેરા રાખી છે કોનો કોચ ફેરવาราખી છે અલ્યા તું કઈ રાધીએ હું કાકડીની જુટે તો સંતા કે સાવ સાહેબ આવો કાકડીની જુટે તો આ દાડ દેતો આ દાડ દેતો આ દાડ મને ભરાઈ ન માકે કોણ કે એક તો ફળજી તો આવો કાકડી કે તો આ તો કેમેરા દેતા કાકડી માય તો ભગવાને કહ્યું કે ના પાડે કઈ કઈ ગયું હજારો માણસ કપાઈ જાય છે તમને અક્રમ વિજ્ઞાન ભરતદાદા ને શું કરવું ચોવીસ કલાક ના અઠાર કલાક ના ડ્યુટી ના ટાઈમ આવે તો રાખેલા પગાર ના પંદર પંદર મિનિટે બોલે છે ભરતું મળે અત્યારે રાખે લાવે આપડે તને તે કામ કરી નાખશે માનીલું છે શું કઈ માને માનેલું છે વધારે ખાતું છે દોડ કરે બહેરી શું કરે ના જાય અને પેલું તો સ્વાભાવિક સુખ સ્વાભાવિક સુખ સુ નહીં શરીર ત્યાં ગુરશે રાતે નઈ દારે નહી ગમે ત્યારે એવું સુખ તમારે તમને તમારો છે તે દેખાડવા એવું દુઃખ તમે દેખાડવા આવ્યો છો કે આવું પડ્યા ભૌતિક છે એટલે દુખ આવ્યા કરે હું હસમુખ ભાઈ છે હસમુખ ભાઈ જબર છે ઓલખવાનું સાધન છો તમે ખરેખર છે હું હસમુખભાઈ બોલો છું ખરે એવું બોલે નથી હું છું ચીંગ ના થાય બે બન થાય ત્યારે શું મૂકો બે તો ખબર પડે ચાદર દેખાય હું આપું છું ને એવી દેખાય બધાની સવારી ઉમર વધી આવતો બ્રહ્મચારી વાંધો નથી આપણું વાંધો કેટલો કે પરિના માટે બધા દુર્ભાવના હોય પછી તો ખોટું ગયા પેલો જે કબે કરી હોય તે તો અમે કાગળ લખીએ તો એ થઈ જાય પણ પ્રતિકોણ નહીં હા કાલી મારતી ભાષા શબ્દ બોલવાના મારું શું એમ બોલ્યું જે પ્રતિકોણ આપણને દોષ ઓછા કરે એમ નું પ્રતિકુણ કહેવાય શું કયું હા તો માધ્યભાષા બોલી જો બાપજી બોલે છે એવી કઈ ભૂલ થઈ હોય ને પ્રતિક્રમણ આપણે કરીએ ત્યાર પછી પણ અંદર આપણને દુઃખ રહેતું હોય પૂજા કરતું હોય તો શું પછી હ તો શું કરવું આગળ બીજું કશું કરતું પ્રતિકોણ કરવાનું સમજ હોય ને ખેતી બાબત પૂજા કરતું હોય કે અમુક માસ ખરાબ હોય અને માસ આપણને નુકસાન કર્યા હોય તો એ માટે પૂજા કરતું હોય તો આપડે કેવું અરે એ માસ બહુ સારો સારો માણસ છે એ બહુ સારો માસ છે આમ કે એટલે તમને પ્લાસ્ટ માહનત થઈ જાય સિદ્ધાંત છે સિદ્ધાંત છે બોલું એક કોઈ એક વાક્ય બીજા વાક્ય તોડે નઈ યાદ કરે બીજા બધા સિદ્ધાંત લખી નાયક નો પુષ્ટિ આપી પણ એનો ઘણી વાર આવ્યો એ તો પ્રારો થયું બધું છે પણ આ તો ઉદય આનું વિજ્ઞાન ઉભું થયું ને કલ્તો ત્રીસ વાગ્યા હું તમને કઉ આની સાથે આપી આયા અમારે આ બીજી શેર પૂછે છે કે સભામાં શોખો ખાવા બે ચટની ગયો બધો ને જયારે પદ્મણી હતી ને કેદાય ચટણી હતી પદમણી પેલા ત્રી હજાર નઈ દવાઓ લીયા દવા આવું ઘટ ના હોય કે કે પોતાના વૃદ્ધ કે ને બરાબર કેવા જાતના વૃક્ષ મેરા બોલ્યો હજી આ તો પેલા ની વડવા જયારે નીકળે ના પડે વહીને પણ નીકળવા લાગીએ અને પેલા વડવા જી કરતા નથી ત્યાંથી ઉભી કરી ગયેલી તમે જોયું ક્યાંય ગામ પહેલા તમે ના મગવાય તમે પોતે અમદાવાદ મૂકી રાખો પેલા ઓરડા મૂકીને આ જગ્યા અવતાર થઈ ગયો મારા શું કરે દસ લાખ પાંચ લાખ કમાય ને એક લાખ ભગવાન પછી જે થવાય લાખ ભગવાન હતો એ પછી ભગવાન ગભે તે ઉપયોગ કરતા કયા ભાવ થી આપે છે ના જોવાય ભાવે જો ત્યાગ કર્યો એનું નામ જ છે તે પૂછ પૈસો ત્યાગ થઈ શકે નઈ મા લાડા કરી શકે આ બધા એ ભગવાન અને ભગવાન નું મંદિર એ જ આપણું ત્યાં લક્ષ્મી ત્યાં અમદાવાદ અમદાવાદ આપડી ઘર જે હિસાબ છે ને સમજણ કરી સંજોગો શું મારી પાસે મારી પાસે સામાન માં જ્ઞાન દર્શન સારી મારું એટલે જ્ઞાતા જ્ઞાન દર્શન સંજોગો સંજોગ લખા સંજોગ બધા ઉભા થઈને ચોટ્યા એટલે સંજોગો બધા તમે આપી દે મારા એવું તે બધા બધા વાક્યા સતે છે મોસરત કાં દે એક બોલતે ને હવે કે પર બેસીને કાં તો માં મચ્છા કાલે છે ને નું કામ કરે તો સુરીએ લઈને નેનમાં હવે મળવા ગયો ભાઈ કે પલા લોટો ઉપર બે ડરીને જીરોસ્કોપ કા હા તો કેટલાક ના મેન્ટેન કરતો હોય બને તમારી મજા ના રે શું થાય કેવાય શું કરું હે આને આની અસરો થાય બુદ્ધિ દુવા જાય તો બુદ્ધિ દુવા જાય કડે નહિ પણ શ્રદ્ધા થી માર્ગી વાળી વાળો ભગવાન આ માર્ગ ઉપર પહોંચી જો કહ્યું ને આ જમતા હવે ચટણી ના જોઈએ ગાડી ત્યાં છે કે કોને બનાવ્યું છે આ બધું ભગવાન એવું બિગિનિંગ વાળું જગત નથી આ તો અનાધિ અનંત છે કેવું અનાધિ અનંત એટલે જગત છે હવે કોઈ ને બનાવવાની જરૂરત નથી ના પડી ભગવાન બનાવી પણ આપણે ચાર યુગ કે છે ને દાદા સત્યુગ દ્વાપર ક્રેતા અને કળિયુગ ચાર યુગ કયા કલયુગ ચાલે છે તો કલકી અવતારે એમ કે છે દ્વાપરતા પરમાત્મા આવશે ભગવાન નું નામ બીજું કહે ભગવાન જોઈએ છે કે ભાગવત માં કયું છે કે તમે તેર કરોડ કલાક ભગવાન એવું જોઈએ કલાક રહેવું ચોવીસ તેર કરોડ જાપ કરો તો મળે ના જાપ કરનાર જાપ મળ્યા કરે ભગવાન મળ્યા નહીં ભલે જાપ કરનાર જાપ મળ્યા કરે ભગવાન મળેલા નહીં જો ભગવાન જાપ કરવા પડે ભગવાન માટે લોકો એટલા માટે મૂકે જાપ કરશે શાંતિ રહેશે ભગવાન જાપ થી મળે નહીં કચા મળે નહી ભગવાન ચોરાશી લાખ જન્મો છે કેટલા ચોરાશી ચોરા જન્મ છે બીજા બધા જન્મ કર્મ બંધાવાનું કર્મ છોડવા ને જઈ ગયા બધા કર્મચાર્જ પુણ્ય કર્મ હોય તો ડિસ્ચાર્જ થાય તે જન્મ થાય કે પછી ઊંચી યોજી માં જન્મ પછી કઈ રીતે થાય ના વિચારો ના સમજવાનું દાદા ને લઈરૂમ જયારે બાથરૂમ જવું છે પૂછો મનુષ્ય એમ કે છે કે વધુ જ્ઞાન મળ્યા પછી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મળવા કઈ રીતે કયા સાધન જોઈએ કેવી રીતે એની બધી પ્રાપ્તિ થાય એના એની યોગ્ય કે જેવી પાણી મળી જાય પરમાત્મા ની પ્રાપ્તિ કરવા માટે કેવી રીતે મળે ક્યારે મળે ને કરવા માટે તો શું કરવું પડે મુક્ત પુરુષ ની પાસે જવું જોઈએ મુક્ત પુરુષ મુક્ત પુરુષ પાસે જવું જોઈએ દુનિયામાં તપાસ કરી કોઈ પણ હોય પ્રકાશ થાય ત્યારે બહુ પુણ્ય પાક્યા હોય ત્યારે કે પરમાત્મા ની કૃપા થી થવાનું બધું ના પુણ્ય તો આપણું કરેલું હોય પુણ્ય જ આપણે કરેલું હોય આપણે જેવું મને તેવાય પણ આપડે એવું માનીએ છીએ અહંકાર માહિતી આપણે અહંકાર ના હોય તો પુણ પાપ હોતું નથી કે અહંકાર હોય તો પુણ્ય પાપ નથી હોતું એટલે અહંકાર જવો જોઈએ એટલે અહંકાર અહંકાર જવો જોઈએ આપણે મુક્ત પુરુષ પાસે જઈએ ને આપડે એમ કે અહંકાર નું આમ કરો તો પણ કે છે કે એ તો આપણા માં કરે ને કે છે આપણને શોધીન કર્યા ને કે છે કરવાની એટલા માટે છે જેના માટે નમ્રતા ને વિનય હશે તો આવી જશે કે જેનામાં નમ્રતા ને વિનય હશે તો ઓટોમેટિક જ આવી જશે પણ નથી એને તો નથી જાણવાનું એમ ના એ છે હોય એ રીતે જ્ઞાની પુરુષ ને ભેગા જ ના થાય ને એક જ્ઞાની પુરુષ ને ભેગા થાય રહ્યા છે એ રહ્યા છે એમાંથી આગળ કેવી રીતે હોય આગળ નહીં જ્યાં રહ્યા છે ત્યાં જ ગોળ ગોળ ભર્યા કરવાનું એક વાત આવી કે અમુક રસ્તો જવાના મારે એ રસ્તે જવાના જે વસ્તુ મારી જોઈએ એ કે છે હું એમાંથી આમ જે ગોળોલ ફરું છું એમાંથી આગળ જવાનું મને ખબર છે રસ્તો છે રસ્તો પ્રાપ્ત ના થાય તો એની પ્રાપ્તિ ક્યારે થાય કહું છું ભગવાન તો અના જાણીએ છીએ કે પરમાત્મા અનાદી નિગુ છે પણ એ સંતપુરુષો સત્પુરુષ આપણે you ઓછું know <laughs> કરી દેવું બનાવી રહ્યા છે એટલે એવું કહેવાય એટલે ઘરે ચાટીને મેં পুরো કરી દેવું કહી દ આ તો ખરું છે તો આઈ પાઈ દેલા આવ બેટા બેટા તને તો રૂટ તો આ મેં કોઈ કમા નથી કરી તો બહાર ના જતો તો સોફા સિના લેવા દમે રહેતી અગગા આ મારી વાત છે તમે કેમ કરો છો તમે આપત પણ વાને કશું નથી આવો આવો જઈ સાચમાં જ છે કપા કેતો બેલેઓ ના ના તમને દાદા ખુલાસા આપણા આત્મા કબૂલ કરે એવા મળે કે આપણા આત્મા કબૂલ કરે એવા ખુલાસા મળે ત્યાં આગળ પણ જ્યાં સુધી મુલા ટકા દર્શન થાય ને ત્યાં જે મળે જ્યાં સુધી ભાઈ એની કઈ જરૂર નથી કૃષ્ણ ભગવાન ના જ્ઞાન ની જરૂર છે કૃષ્ણ ભગવાન ના જ્ઞાન ની જરૂર છે ખુલાદાર ચક્ર તો બધા યોગ્ય નું છે એમને જે ભાગવત વાંચ્યું અને કૃષ્ણ નો બધું જ્ઞાન વાંચ્યું એની મહત્તા સદગુણો બધું પણ એ પ્રાપ્તિ કરવા કેવી તો તેનો અનુભવ પણ એમણે વારંવાર કીધું કે મુક્ત પુરુષ તમે મળે તો મુક્તિ થઈ જાય પણ તમારે માંગણી કરવી પડે ને મુક્ત પુરુષ નો પાસે વિનય કરવો પડે બેનવા નથી મારવાના નથી નમ્ર બનાવે આપડે છોકરો ગરમ તો તેને નમ્ર નથી કરતા ગુસ્સો કરતા હોય તેને કઈ તું ગુસ્સો છોકરે નમ્ર બનાવે થવાનું આપણે જઈ રહીએ છીએ આપડો અહંકાર ને લીધે દાદા તમને વંદનીય કહેવાય વંદનીય કહેવાય નથી એક પણ લોભ બધામાં છે તો મેં કીધું દાદા આવા નથી ક્રોધ માન માયા લોભ બધું તો કે તો એમને હું વંદન કરું છું એમ પણ કે આપણા માં જે છે એ બધા ઓછા થઈ જાય એવો અનુભવ કરાવતું હોય એવું થાય કરું તો કરાવે છે જો અમને કરાયું મને કરાયું અને તો જોતાલીસ હજાર મારે તમારે તમે કરો તો તમને લાભ થાય બાકી તમે કરો કે મારે તો વંદન બી નથી જોતા પણ તમે કરો તો તમને લાભ થશે ભૂલી જશે કે તમે કરી તમે કરી આપી શકશો તમે મને કરી આપી શકશો કે દુનિયા માં તો પછી બટન કરવા તમે જે માગો એ આપવા ત્યા છો જે માગો આ દુનિયા પણ એ માર્ગ માં હું આગળ વધુ તમે મને લઈ જાઓ બસ એવું જ મારે જોઈએ છે એ કરીશો દાદા મૂકી દો દાદા દઉં હમણાં તારીખ લખું હમણાં લખું ભૂલી ગયા છે કઈ બી લખું યાદ નથી રહેતું હમણાં નું કે પેલાનું સ્મૃતિ પેલાનું બધું યાદ રહે છે પછી તાત્કાલિક થતું હોય ને અમે કયા ગામમાં બેઠા છે એ ખબર ના હોય યાદ શક્તિ તેના અધીન રહી છે તમને જેમાં રાગ હોય તે યાદ રે અને દ્વેષ હોય તે યાદ રે રાગ દ્વેષ ના હોય તે યાદ ના રહે યાદ રહેતી જળ શક્તિ છે ચેતન શક્તિ નથી તમને યાદશક્તિ હોય જ નહીં જગત સાંભળો હોય ચૌદ ઝડપ કરે ખાતમાં જાય બધું આત્મા ની અધિમન આત્મા રસોઈ બનાવે બધું જળ રસોઈ બનાવે છે આત્મા બનાવતો નથી આત્મા આત્મા પોતે તો જળ નથી આત્મા પોતે છે તેગત ભગવાને બનાવેલું નથી આગત ભગવાને હા પાછું તો પછી આ લોકો એ ભગવાન માટે બીક રાખવા માટે ભગવાન બનાવી કેવું પડે પણ વિચારક વિચારક મારા માટે નથી આ ચો જેવા જીવી જાણતનો થઈ ગયો છે અને ઉન્નત બનતું નથી શંકરાચાર્ય જેવા બધા ઉચ્ચ આત્મા બધા મુક્ત થઈ ગયા કલ્યાણ થઈ ગયું એમ કે તમારે મુક્તિ જોઈએ છે મુક્તિ જોયે છે વાતો બીજું આવશે ભક્તિ જોઈએ એમને મુક્તિ કરતા પ્રભુ પદ ભક્તિ જોઈએ છે એ પરથી આપણને ખબર પડે કે આ કેટલા મધ્ય આપડે મુક્તિ ની કેટલા નજીક છીએ આપણને કઈ ખબર પડે બ્રહ્મ આપડો કેટલા મોટલા બાકી છે ભ્રગુ સવિતા ભ્રગુ સંહિતા ભ્રગુ સંહિતા પુસ્તક છે એવું જ એવું કે છે કે આપણો કેટલા જન્મ છે હજુ કેટલા બાકી છે ક્યારે મુક્તિ થવાની એ બધું કે છે હું કેટલી નજીક છું મુક્તિ છું કેટલી આમ કરોડ અવતારે મુક્તિ ના થાય બે અવતાર કરોડ અવતારે થાય એટલે આવકાર પણ નથી તમને જ્ઞાની